સ્વામીનારાયણ ગુરુકુ રાજકોટ જુનાગઢ અમદાવાદ બે હજાર એકતાલીસ ના ભાગ સુદ શનિવાર તારીખ બે એકસો પંચ્યાસી સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે દ્વિતીય જૈષી અમાવસ્યા ને દિવસ સ્વામી શ્રી સદાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા દરબારમાં મુની તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાય ને બેઠી હતી અને મુનિ માહોમાં પ્રશ્ન ઉત્તર કરતા હતા પછી એક મુનિ એ અણસમજણ કરીને ભગવાન ના બળ લઈને ધર્મ ખોટા ફોટા જેવા કરવા માંડ્યા પછી શ્રીજી મહારાજ બધા ભગવાન ના જ્ઞાન કરી નાખે બરાબર બરાબર કીધું છે મારેજ બરાબર કીધું છે તો આલે પણ નિશ્ચય માં કસર ન અરે અસુર ગયો ભાઈ પતિ કેમ અસુર ગયો શું ગયો આ પૃથ્વી ધર્મ પ્રત્યે કહ્યા છે માટે જેને ભગવાન નો હોય તેમાં તો ભગવાન ના કલ્યાણકારી ગુણ આવે છે અને જેને ભગવાન ના નિશ્ચય હોય એક એવા જે સાધુના ત્રીસ લક્ષણ છે તે આવે છે તેને પૂરો જેને ભગવાન નો નિશ્ચય હોય તેના કલ્યાણકારી આવે અને જયારે પ્રભુ ના ગુણ સંત આવે ત્યારે તે સાધુ ત્રીસ લક્ષણ યુક્ત હોય માટે આજ થી જેવો જે કોઈ પંચવર્તમાન રૂપ જે ધર્મ તે મૂકી ને જ્ઞાન કે ભક્તિ બળ લેશે તે ગુરુદ્રોહી વચન દ્રોહી છે એ આપણને યાદ આવે ને દાણું આવે થોડા ગુણ ને ભગવાન નો નિશ્ચય હોય એમાં ઓગણ ચાલીસ ગુણ આવે અને ઓગણચાલીસ કિતા નો નિશ્ચય માં ઓગણચાલીસ આશ્રમ આશરો અને નિશ્ચય બે વચ્ચે અંતર હોય ને ખરી અંદર અને નિશ્ચય માં તો પછી આમ જનરલ આવી જાય બઉ મોટું જાજો નિશ્ચય જેને છે એને ગમે તેવી સ્થિતિમાં સુખ દુખ માં માન અપમાન માં એ નિશ્ચય વાળો મજબૂત આશરા વાળો એ જુખારે એટલે પંડ નું બળ તો નહીં ને નિશ્ચિ વાળા ને પંડ નું બળ હોય એટલું વધારે થાય એટલે એમાં ભગવાન ગુણ આવે કલ્યાણકારી અને આશડા વાળા ને ગુણ આવે 30 લાખ છોડો આપણે શું લખવાનું બસિયા આયાલે આફરો કઈ ન આવે બળત મને હારું કે લાગે જે હારું લાગે એ નહી એ તો હારું લાગે તો એ થોડા એમને મારી જાય છે આછરો બોલીશ આછરો બોલીશ અમે આછરો રાખીમાં આપું કઈ આગા પાછળ બોલવા ન દેવું આ માર્ગ તો બઉ ઊંડાણ નો છે ને ધીરે ધીરે વિચારે પડે વ્યવહાર નિશ્ચય વાળા ને તો જાગ્રત સ્વપ્ન સુશુક્તિ અથવા ગમે તે પરિસ્થિતિ ભગવાન બે જ આપડે આશરો આપીયે પણ એની મનાઈ નું અમારું ઘર છે આશરો મળ્યો છે દરિયા છે એમ આશ્રય જે રેતો હોય ને ભગવાન ને ના પાકુ નહી કર્મ ના ખબર પડે પણ શરણાગતી ને તો શરણાગતી તો માનસિક ધર્મ છે આશ્રો દૈવિક ધર્મ છે એમાં ફેર પડે એટલે એ જે શરણાગતી કીધી એ આશરો એમને વૃત્તિ આવી અને રાખીને મારા જેમ જેમ રાખે એમ રહી એમ બીજી લાંબી ભગવાન ના ઓગણ ચાલીસ ગુણ અને ત્રીસ ગુણ ત્રીસ વર્ષો જાડો ગણ જાળીસ માં ભગવાન નો સંબંધ આવે ત્રીસ માં સંત સંબંધ આવે છે સંત કેવા હોય તો ગાવા હોય એમ ઓલામાં ભગવાન ના ઓગણ ચાલીસ કલ્યાણકારી भगवान जयरे मजबूत थोड़ा भगवान भगवान साधुता आधु एक उन्नाड़ी मेले विचार करव जूह नु आप भगवान मरवा આપડે ભગવાન મેળવવાનો વિચાર કરવાનો સમાજ નો કરવા જાવવા ભગવાનકારી આનંદ પણ એકાદશ સ્કંદ એવા જે સાધુ ના લક્ષણ તે આવે છે માટે તે ત્રીસ લક્ષણ સંતના ન હોય તેને પૂરો સાધુ ન જાણવો છું આપણે આપણે મેળે વિચાર કરવો કે આપણા માં ગુણ છે તો આ ગુણ હોવા જોઈએ એનો આપડે વિચાર કરીએ ને મૂળ તો સંતોષ માં શિવ સંતોષ દયા છે ને શ્રીજી મહારાજ ગયા પછી અમુક કાળ જ આ ચર્ચામાં હતી પછી બીજી પેઢીઓ પૂરો થઇ ગયો છે પછી આ વિચારો આખા સત્સંગમાં હતા પાછળથી ગોપાળા નું સ્વામી ગુણવત્તા નું સ્વામી ગતભુતા નું સ્વામી બ્રહ્મા નું સ્વામી જે વારિયા ત્યાં સુધી કોક થી કોક વાત થતી હોય તો કોક દિવસ અને લગભગ પછી બદલી એટલે આ વાત પછી રહી નઈ રહી નહી એટલે અંદર ના આચાર્યો અને ત્યાગી વચ્ચે એટલે ગ્રસ્ત નો કોઈ નો વાંક નથી એને આમાંથી મળ્યું નહિ કઈ એટલે એને ત્યાં આવે હવે તો એક જ સેવા કરો એટલે કઈ બસ થઈ આવના ગુણ ની આજે કઈ સંબંધ નહીં પ્રભુ ના કુણ જરૂર આવે જરૂર આવે નથી આપણા માં ગુણ તો નિશ્ચય નથી એમ નક્કી કરવું પડે ને કે છે એમ કેવું પડે જે કોઈ પંચ વર્તમાન રૂપ જે ધર્મ તેને મૂકી ને જ્ઞાન કે ભક્તિ નું બળ લેશે કે ગુરુદ્રોહી વચન દ્રોહી છે કઈ કયું હજુ જ્ઞાન અને મહાત્મા એકજ પ્રવાહ હાલે છે જ્ઞાન નો અને મહાત્મા નો સેવા સેવા સેવા એ પ્રવાહ ઉભીયો છે ને જ્ઞાની હોય હવે એક જ રહ્યો શું આમાં મહારાજે કહ્યું પણ બે વ્યા ગયા એક જ રહ્યો ભક્તિ નથી સેવામાં નથી ભક્તિ અને જ્ઞાન ઈ મેલંબન કરી અને એવી ધર્મભંગ વાત જે કોઈ કરતો હોય તેને વિમુખ કેવો અને એમ કેવું છે તમે તો અસુર નો પક્ષ લીધો છે એ પક્ષ જ્ઞાન કરે નાખે અને ભક્તિ એટલે સેવા એનો મહિમા વધે અને જ્ઞાન એટલે શાસ્ત્ર માં આમ કહ્યું છે ને શાસ્ત્ર માં આમ જીવ આવો છે ને ઈશ્વર આવ માયા આવી છે એ જ્ઞાન કેવાય ધર્મ ની વાત ખોટી કરી નાખી પછી સંતે પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ કોઈક ભગવાન નો અતિ દ્રઢ ભક્ત હોય ને દેહ મુકવા કારણે તેને પીડા થઈ આવે અને બોલ્યા નું પણ કઈ ઠેકાણું રહેતું નથી અને કોઈક તો કઈ પાકો મહિમા મૂકે કહીને સુક્યો તકો દેહ મુકે છે એનું શું કારણ છે જે સારો હોય તેનું અંત સારું ના દેખાય અને જેવો તેવો હોય તેનો અંત સારું દેખાય સારી મતી થાય છે અને ભૂંડા હોય તો ભૂંડી મતી થાય છે અને પુરુષ ના હૃદય પરમેશ્વર ની માયા ના પ્રેરા થતા द्वापर नोभी धर्म मृत्यु समय आतिशय गो संख्या बोलते भगवान भक्त होके अंत समय सुवस्था प्रधान वर् भगवान ना भक्त होमुख हो ग, जीवात्मा साक्षात्कार मानते थको जो देह मुकेश्वर ने सामर्थ्य जानी मुके अवस्था वर्त हो बोलते चाले मुके તેને કરીને કઈ તેનું કલ્યાણ થતું નથી ભક્ત હોય મૂકે અથવા બોલી ને દેહ મૂકે અથવા મૌન રહીને દેહ મૂકે પણ તેનું કલ્યાણ જ છે તેમાં કઈ સંશય નથી એમ ભગવાન ના ભક્ત કરતો દેહ મુકે પણ એના કલ્યાણ માં માત્ર સંશય રાખવો નહીં જેવો ભક્ત હોય પણ જો આમ બોલતો ચાલતો બધા વાત કરી ને ભગવાન નું નામ સ્મરણ કરી દેશ કાળ ક્રિયા સંઘ મંત્રાસ્ત્ર દીક્ષા આઠવા માં સારા હોય નબળા હોય એને જોકે છે હોય તો જે લવા દાખલા જેવું બોલે હોય તો પછી અંધકાર ના હોય પછી અવસ્થા સુધી એને લઈને એની વાત છે બાકી ઉત્તમ ભક્ત તો જેમાંથી ભગવાન કરીને એ તો સ્વતંત્ર થાય ભક્ત ભગવાન નો હોય અને કદાચ આવી રીતે અવસ્થા અવસ્થામાં કદાચ પડે સુશ્રુતિ માં તો પછી ભક્ત ને એવી રીતે થાય ને ભક્ત ને પણ રીતે થાય ભગવાન ને ભક્ત ગતિ થાય નઈ ઘરે બરાબર ને દેહ સ્મૃતિ માં રહી ને દેહ મૂકે સારા કાષ્ટો માં બાળે વેદ મંત્ર થી બાળે ભક્ત નથી બ્રાહ્મણ ને ઘેરે દે છોડે ચંદાળ ને ઘેરે છોડે મુક્ત લખ્યું છે મુક્ત કહે એ સંખી ના મોક્ષ મોક્ષ માર્ગ એનો સંશય કરવો નહીં ભગવાન જીવ્યો એની દુર્ગતિ થતી જ નથી ગીતામાં શબ્દ આવે નહી ભક્ત પ્રણ હા પ્રતિજ્ઞા કે મારો ભક્ત છે એ ગમે તે રીતે એટલે બધું આવે ભક્ત હોય આવું હોય પણ ઊંડાણ માં તપાસ આપડે થોડાક ઓછા હોઈએ હોય એટલા પૂરા ન હોઈએ પણ એ ભગવાન નું બળ રાખી એ ભગવાન મને સન્મતિ આપો કે હું આવો થઈ સહિત ને તો એના મુખ્ય માર્ગ માં શું થઈ ન થાય જેને જગતની વાસના છે ને જગત છોડવું પડે છે એ દુર કરે જગતની વાસના નથી ભગવાન માં જોયું એટલી તૈયારી થઈ ન હોય તો ભગવાન એના રક્ષક છે અને રક્ષા કરે છે સાધન નું જોર જીવ મારી શકે એમ નથી અદન કરાવી શકીએ એમ નથી બરાબર બદલ કરાવવા જાવ પાછા પડી જાય આપણા લગભગ પચાસ પછી પેલા પ્રકરણ ના ભારે ઊંડા મર વાળા છે જીવન કેમ જીવવું સ્થિતિ કેમ કરવી તમારે તો આગળ કોઈ નથી પણ એવો સહવાસ થાય ને તો મારી બાપે હેરા આ લોક ની સકામ કામના આમ હોવું જોઈએ તર્ક થાય શું એ માયા ના સંબંધ આવું જ હોય હોવું જોઈએ કહ્યું એટલે માયુક સંબંધ જ છે માય સંબંધ માં થવાય આશરો ખરેખર છે વલ્લભભાઈ તમે ને પૈસા થઈ જાય જમી જતો આપડે જપવા નથી આ એવો ઘાસ છે સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે મંદિર આગળ આખમ ને બારણેરડા ની ઓચરિયો વિરાજમાન હતા અને શ્વેત ખેત પહેરો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત ભાગ બાંધી હતી મેં કંઠ ને વિશે શ્વેત પુષ્પ નો હાર પહેરોના હરિભક્ત સાંભળો એક પ્રશ્ન પૂછીએ છીએ પછી સંતે કહ્યું છે પૂછો મહારાજ પછી શ્રીજી મહારાજ બોલા જે દેશ કાળ ક્રિયા મંત્ર દેવતા નું દીક્ષા અને શાસ્ત્ર मुनि बोला पूर्व कर्म न तो खरु सारा पूर्व कर्म हो पवित्र देश ने विषय जन्म आए હોય તો દેશને પૂર્વકર્મ નું પ્રધાન પણ હું જણાય છે બધા તમે બેઠા છો એક જ છે કારણે એ તો એવો આપડે બધા છે આમાં લગભગ ગામડા ના હોય નગર ના ગામડાના હમ બેઠા હોય આપણને કેવા જાણે ધાર એક જુ હવે આપણે વિચાર કરો આપણો ઉધાર થઈ ગયો એ બી આપણી ક્રિયાઓ હશે ને બધી થાય આમાં કઈ વિચારણા માગતું છે એ રીતે બધા આપણે બરાબર જશું ને હ હવે વિચાર કરવાનો જ નહીં ઓછા બે વચ્ચે કારણ કે ગ્રહસ્થ છે એ આપડે બળભાગ્યુ માને બળભાગી જ માને અમારે વિચાર કરવાનો આપણે બળભાગી થઈ કે ઓછા ભાગી આપણે વિચાર કરવાનો પાંચ જણા હામાં બેઠા હશે એ બધા ભણેલા હતા ને હામા બેસનારા છતાં વાત આવી જીડી કાઢીને મૂકે અને બેઠા અને જાણીએ ને ઓલા અજાણ હતા આ બધા હમજો કેટલી ઝીણી વાત છે બધા એ પૂર્વા શી આપણે આપડે બરાબર એનો વિચાર આવે ખરો એ તો એવું છે ને આ દુનિયા એવી બનાવી છે પાછું રહેવાનું હોય ને એટલું જ પાછું પણ કોઈ વિચારો પૂરવા નથી કે આપડા ઠેસુ માં થયું કે રસ્તે થઈ આ તો વિચાર આવે તો ખબર પડે નઈ તો ન પડે જે? મારે માટે બરાબર એ ભૂત એક પસંદગી કરવાની નહીં પૂછ્યું કે દેશ કાળ ક્રિયા સંઘ મંત્ર શાસ દેશ કાલ ના ઈ બધા ધર્મો બજાજ કરે એમાં જાગૃતિ રાખી અને હું ખેંચાઈ જાતો નથી ને એને જોયા કરવું પડે પોતાને જોયા જ કરવું પડે તમારે સારામાં સારો ઘાટ બનાવવો હોય અને પાંચ જણા આવીને બેસે અલગ અલગ કરતા હોય પણ તમારે હોય તો એ તમે એટલી વાતો કરે ને અને વાતો ધ્યાન દેવા જાવ તો ઘાટ બગડી જાય બસ હે એટલે મોક્ષ માર્ગે ચાલેલો આત્મા એમાં પળાય નહીં મેળવું આ વચનામૃત છેવટ ની પરિસ્થિતિ ના બધા પાણીની આ સાધારણ સ્થિતિ ના નથી એ પોતાનો ગુ થાય બોલો ને કોને બુ થાય તો છે જણ આવે અમારે ભાગવત નું વાંચો ક્યાંય આવેપટ ના બે બચ્ચા એક એક આપણે આમાં ઘણું દેખીએ સંઘ ને અંગે સંઘ જેવું કોઈ બળવાન નથી બતાવે આવડા આવડા ની વાત નો સાંભળવી આવડા ની બરાબર સાંભળવી બધા કઈને કેતા આવેલા ઉલટા ના પાડતા અને એ પેહલા જ ચેતવવા ના હોય આપડે અહીં ચેતવતા નથી કોઈને પણ લગભગ ન ચેતવાય એટલે એ જરૂર ક્યાંક સપડાય નો હોય અને ભગવાન ના માર્ગે આપણે મજબૂત થઈને જો ચાલવું હોય તો આ બધું ઓળખવું પડે ઘણા હોશિયારી માં બોલે એ અમને કોઈ નો સંગ ના વાત હા અમારી રીતે કરી તમારે સાધન કરતા શું છે પણ ભૂલી જવાય સ્કૂલ યાદીમાં રહેતું નથી અને આપણો આ માર્ગ છે આત્મા ને શુદ્ધ થઈ ને ભગવાન ની પ્રાપ્તિ કરાવું દે એટલા માટે આ સત્સંગ છે એને લોકવ્યવહાર માં તમે જોડી દો સત્સંગ તો ભગવત પ્રાપ્તિ નો લોક વ્યવહાર માત્ર માયા માંથી નીકળ્યા છે ગંધારી ચીજ માંથી જેની માગી તો પડી જ હોય તમારે લોક માર્ગ મંદિરે હોય તમે એમાં તમે તારવો કોઈ ને નો તારવા જોઈ ગયું હું સાધુ થઈ ગયો હક મળવા માં ગણતરીમાં જ ગણાય જાય ને એ આપણે બધા વિચાર કરવો પડ્યો ભગવાન પુરુષોત્તમ નારાય એના કૃપા પાત્ર આપણે કેમ થવાય આપણે ખરેખર છે આમાં ઘણા આવે છે આપણા માં ક્યાંક જુના સાધુ જો. કેવું બોલતું નથી આગળ જુના સાધુ કે ઉપાડી જાય એ વાલી તો ગુરુ થઈ જા પચાસ વચનામૃત પછી પ્રથમ વ્યાકરણ ના એ ખુબજ આત્મ લક્ષી બધાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે દેશ કાળ થી લઈને આપણા ગુરુ પુરાણી સ્વામી બે ને વડતાલ જવાનું એટલે એની પડખે બબે ચેલા હતા હું ભેલો હતો વડતાલી ગયા પછી ચૂના કોઠારી અંધ હતા બે ટકી રાખતા એક આગળ અને પાછા ઉમર બહુ થઈ ગયેલી મેં દંડ ગયા પગે લાગ્યો સાધુ છું સાધુ બાપા તો કા કેમ ચલો મેળી મારા ઘડી આવ્યા જુનાગઢ વાળા હા તો બે હાથ લઈ ને મારા ઓલ બાપા ઓલ બાપા ઓ તું ભાગીશાળી તું ભાગી શાળી એમ કેતા આમાં તો એ આવ્યું દેશ કાળ ક્રિયા સંઘ મંત્ર શાસ્ત્ર દીખા દેવતા નું ધ્યાન ના બધા આવ્યા ને એ જો હરખા ના હોય બધા અને વાંધો નઈ પણ આત્મા ને જે ચોખ્ખું થવું છે અને જેને મેળવવા છે એમાં કામ નો આવે ગુરુ કરતા આવડવા જોઈએ પછી શ્રીજી મહારાજ બોલ્યા છે દેશ કાળ થી લઈ ને દેવતા જે પરમેશ્વર ક્યાં પર અને એક કર્મ નું પ્રધાનપણું તો જૈન ના છે પણ બીજા નથી બીજા શાસ્ત્ર તો પરમેશ્વર અને પરમેશ્વર ના ભક્ત નો સંઘ તેનું પ્રધાનપણું છે માટે તમે કેવળ કર્મ નું પ્રતિપાદન કરો છો તે ઉપર નાસ્તિક વિના પુરાણ અને ઇતિહાસ જે ભારતા દીક તેને ખોટતા જાણે છે અને પોતાના માગધી ભાષાના જે ગ્રંથ તેને સાચા માને છે માટે મૂર્ખ થતા કર્મ પ્રતિપાદન કરે છે ઉપરછલા થયા નથી અને જો પૂર્વ કર્મ ને વર્ષ હોય તો પુણ્ય કર્મ ને અર્થે પાણી ઉંચા આવવા જોઈએ અને પાપી ને અર્થે ઊંડા ગયા જોઈએ પણ એમ તો થતું નથી અને મારવા દેશમાં તો પાપી હોય પુણ્ય વાળો હોય પણ ઊંડા પાણી ઉપજે પણ કલ્યાણ ને ઈચ્છે તેને તો નાસ્તિક પેટે કર્મ બળ રાખવું નહીં અને ભૂંડા દેશાદી આઠ હોય તેનો ત્યાગ કરીને રોડા જે દેશ કાળા દીક આનું કરવું અને દેશ બાર પણ સારો નરસો હોય અને પોતાના દેહરૂપ જે દેશ તે પણ સારો નરસો હોય દયા ધર્મ ઇત્યાદિક જે કલ્યાણકારી ગુણ તે વર્તતા હોય આવે દેશ આવે હું ક્યાં દેશ માં બેઠો છું કાળ મારા માટે છે એ બધું મારી બાદ પણ એવા વિચાર કરનાર તરીકે આપણો અભ્યાસ જોઈએ નહી તો ન સાધુઓ સાંભળતા હશે ને વિચાર કરતા હશે આ બધી વાતો એવી આવી છે કે અઘરા માં અઘરી એટલે આમ જવાબ ગરીબ કોઈ દીયે નહી आज अपने भलेला कहवाई तो आ जूनी वतरवा तो वार लागे અને જયારે આ દેહરૂપ જે ભૂંડો દે તેને વિશે જીવ રહ્યો હોય ત્યારે કાન ક્રોધ લોભ મોહ મધ મચ્છર ઇત્યાદિત ભૂંડા ગુણ વૃદ્ધિ પામે છે જયારે આ બેરૂપ દેશ માં તેની વિગતી એમ છે કોઈ રીતે અંતર રહે નહીં છે બરાબર નો દેખાય જાણવો અને ઉપરથી તો અને ઉપર તો શત્રુને ને પણ અયાલી ને મળે છે પણ અંતર લાખો ઉપર અને મન કર્મ વત ને જે સંઘ કરે તેજ સંઘ કર્યો કેવાય માટે એવી રીતે મન કર્મ વત ને તો પરમેશ્વર અથવા પરમેશ્વર ભક્ત તેનો જ કરવો જેથી પા ઓછો લાગ પછી આ વિશાળ દ્રષ્ટિ આવી ગયું એટલે કોઈ કોઈ ની કોઈ ને પછી મધ્યાહન ના સમયે શ્રીજી મહારાજે સર્વ નાના નાના વિદ્યાર્થી સાધુ પોતાની સમીપે બોલાવ્યા અને એમ કહ્યું છે તમે સર્વે વિદ્યાર્થી મને પ્રશ્ન પૂછો પછી મોટા શિવાનંદ સ્વામી પૂછ્યું છે જેને ભગવાન નો અચળ નિશ્ચય હોય ઓળખાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને અચળ નિશ્ચય હોય તેને ભગવાન સારી ક્રિયા કરે અથવા નરસિંહ ક્રિયા કરે તે સર્વે કલ્યાણકારી ભાષે અને ભગવાન જીતે અથવા હારે અથવા કોઈક ઠેકાલે ભાગે અથવા ક્યારેક રાજી થાય ક્યારેક શોક કરે ઇત્યા અનંત્રિયા ભક્ત હોય પ્રભુ ની સર્વ ક્રિયા કલ્યાણ અર્થે છે મન તો થઈ ગઈ કે કોઈ ખરાબ વસ્તુ એને જગ્યા જ નથી પછી તો એ કરવાની રેજ નહીં પણ દેખાયું કરે એ કેવો દેખાય એટલે આપણી પર ભાવ ની છે ને આપડી દ્રષ્ટિ એટલે અધુ એ કહેવાય ખુબજ ઉડાણ ના છે બધામાં દિવસ જાય અને આવો છે ના આવો છે ને આવો છે એ પૂછા કરીએ તો ભગવાન સંબંધી જ્ઞાન હોય જોઈએ યા માં ઘડી ગયા પડે ભગવાન માં નિશ્ચય આવે ભગવાન ને માટે તો બરાબર પણ પછી આ તમારા બધા બરાબર નો હોય તો એને ભગવાન જાણ્યા જ નથી ક્રિયા બદલી જાય આગળ ક્રિયા નથી બદલી નિર્માનંદ સ્વામી એ પૂછ્યું છે ભગવાન અને ભગવાન સંત તેને વિશે દોષ બુદ્ધિ ના આવે તેનો શો ઉપાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેવો પ્રથમ કહ્યો એવો ભગવાન નો અચલ હોય તો તેને કોઈ રીતે ત્યારે ભગવાન ના ભક્ત નો પણ કોઈ રીતે અવગુણ આવે નહી પછી નિર્માણ આનંદ સ્વામી અને નાના પ્રજ્ઞાનંદ સ્વામી બે મળી ને પૂછ્યું છે शुभ संस्कार बलिष्ठ होने भगवान अवस्था में अखंड देखा अथवा भय काम स्नेह त्रन जो अखंड ભગવાન વિના બીજું કઈ પદાર્થ હોય તે પણ ત્રણ અવસ્થા ભાઈ કામ ને અખંડ હોય તો મૂર્તિ અખંડ દેખાય જન્મ મરણ નો ભાઈ ને આપડે ક્યાં બે તમને એવું બોકાવી દીધું કે અક્ષરધામ માં જ આપડે જવાનું આટલો નો ભય તો જ્ઞાન નો આવેલું હતું દોષ રૂપ માં ફેરાય ગયું બી બી મોટી ગઈ બીક મૂટી ગયી એટલે નિર્ભય થઈ ગયો નિર્ભય થયો એટલે મનમાં ગમે એ કરે કામ કામ એટલે સ્વાર્થ કઈ ઈચ્છા હોય ને એ સ્વાર્થી જે માણસ છે એ તો કઈ જોતો જ નથી બચી જેને વિશે પછી એની વાત પેલી મનાવી પછી બીજા અનુસાર માનતો નથી પણ એને હેત કે જગત આવું ને એમ ભગવાન માં સ્નેહ એવો થાય પછી એને બીજું કઈ દેખાતું નથી માલિપા આ બધા પૂર્વ જન્મ નો કોઈ સુખ સંસ્કાર બલિષ્ઠ હોય તેને ભગવાન ની મૂર્તિ ત્રણેય અવસ્થામાં અખંડ દેખાય છે અથવા ભય કામ અને સ્નેહ ને સ્નેહ એ ત્રણ જેને વિશે અખંડ હોય દેખાય છે તો ભગવાન દેખાય એમાં શું કેવું એ તો દેખાય જ આપડે કુ વિશે એમાં હજી તો એકતા બોલો ભગવાન માં જગત ની કોર નું તરત દેખાય એમ તમે કો ને હવે સમજી જ લ્યો જગત તમને આમ ખરું થઇ ગયું હા એવું આ ખરું નથી હા એટલે એટલે આપડે કાચા છે પાકા આપણે સાથુને હશે ને ત્રણેય જેનો હોય તે કેમ જણાય આપણે અચળ પાયો કરવો છે કરવો પડે કરવો તો પડે તો હવે જોયું મારી પાછ એક તો એ પ્રશ્ન છે અને બીજો પ્રશ્ન એ છે જેને સત્સંગ નો અતિ દ્રઢ પક્ષ હોય તે જયારે કોઈ સત્સંગ ઘસાતું બોલે ત્યારે ખમી શકે જ નહીં પોતાના કુટુંબી હોય તે સાથે કચવાય નો પક્ષ છે તેઓ જેને સત્સંગ નો પક્ષ હોય તેનો પાયો સત્સંગ ને વિશે અચળ છે અને બીજા પ્રશ્ન એ ઉત્તર છે તું દે તો પછી કેમાં જોડાવવું કેમાં ન જોડાવવા તમે ગ્રસ્ત હો આ ત્યાગી હોય જયારે આપણે ભગવાન ના આશ્રિત થયા ભગવાન પાસે ભગવાન એવું નથી એવું નથી વિચારણા માગે સારું છે આટલું છે ને ભગવાન ની દયા માની લેવી આપડે બોલો જે ગૃ જય કૃષ્ણ